પુસ્તક માં તો ક્લાન નથી ભગવાન પોતે ધર્મ મીટર ત્યારે કેટલો તાવ ચડ્યો કેટલો ના હું જે બોલું છું તમને તરત જ ભગવાન ને પોસે છે માર્ગ માં આગળ વધવા માટે વચ્ચે કઈક વિરોધ છે વિરોધ દૂર નથી આગળ વધવા માટે કેવી રીતે આવે એ જાગૃતિ કેવી રીતે આવે બાપો ભજની ભૂત થાય તારે કર્મો કરે અને કર્મ ઓછા કરવા માટે કૃષ્ણ ભગવાન ગોટોભાઈ નાશ કરી શકે એમ હા ગોટોભાઈ નાશ કર્યો જાગૃતિ આવી કેવી રીતે કરવો કેવી રીતે કરવું તમારી કયું થાય નઈ સંદાસ જતી ની તો રજુ કરાય બરાબર છે પણ તમે એનો રસ્તો બતાડો તમે એનો રસ્તો બતાડો રસ્તો તમે શું કરાવ કરી છે મારે કરીશું પાછા <k LG> <tule> <tule> <children> લગભગ વાર કસ માં શું ખોટું છે ભગવાન ક્યાં બાળીએ શંકા ઉભી થાય આપણને હું તો કોઈ થંભા માં ભગવાન નથી પણ ભગવાન વગર તમને થાંભલો દેખાય બી નહી ને એમ કે થાંભલા ભગવાન નથી પણ ભગવાન વગર થાંભલો દેખાય નહી ને ભગવાન જોતા જ નથી એને પણ તમે તો જુઓ ભગવાન અંદર બેઠો ન હોય ભગવાન અંદર બેઠો ના હોય તો તમે જુઓ કેવી રીતે ભગવાન અંદર બેઠેલા ના હોય તો દેખાય કેવી રીતે થબલો ભગવાન નહી જોતા તમે જુઓ બરાબર છે ભગવાન શું કર્યું કેવાય ભગવાન શા માટે આરોપો બાવા ભગવાન ઉપર ઉપર બાપો એતો નથી ખાલી સ્કાય છે આકાશ છે બધે ફરી આવ્યો ઠોકા તક એગોર્ કે આર એટ રમાત એડજપો એટલે બનીને કઈ ગોડી એની એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન માંસેજી બનાય છે એમાં નથી સનરની ક્રિએચરને દર્શય તોં છે કે ક્રિએચરવા છે દરેક ક્રિએચર મેને છે છે પ્રકાશભાઈ પૂછે છે કે આકાશ માણસે ક્યાં બનાવ્યું છે તો એમાં ભગવાન હોવા જોઈએ ને ભગવાન બનાવ્યું નથી ભગવાન આકાશ પરમાનન્ટ વસ્તુ છે ભગવાન બનાવ્યું હોય ભગવાન આધારે બન્યું હોય ને કોઈ કોને દબાયેલા નથી કોઈ કોને એ નથી ભગવાન ભગવાન માણસે ક્રિયર કર્યો લોકો કરતી ને એના બા રખડાય રખાય કરે સનાતન તત્વો કયા એ અત્યારે શું કામ છે તમારે આગળ બઉ બીજું જાય લે પણ એમ તો કરવા દેવું નઈ એક મહિના પછી તમારે જાય નહી તમે કીધું આ લોકો અમાર ભગવાન છે માની લેવા કારણ કે ભાત ને રોટલી ને વગતા રહે છોકરા મારવા ના પડે સાચો ફાધર ના ઠેકો બધા ફાધર ઠેકો છોકરા તમે જતા તમે એને ટાળ્યા કરો શું કર્યો પડ્યો બધા ખોરખાય એટલે બધું ગોમ્યા ના અત્યારે કઈક હું તમને ભેગો થયો કોઈ તો દોષ નથી કારણ કે ગુરુ કોણ નામ કેવાય જે પગડ ચાલાતું ના હોય ત્યારે કઈ જગ્યા જાય પોતે પંગુમ ગુરુ ખરાબ પણ મને ડુંગર પર ચડી જાય એટલી શક્તિ આપજો તમે મારા મેસે <laughs> तेरे ते आत्मा लो एक स्वामी कह एक तेरे आत्मा लो पोल जरूर બીજી દુકાને કેટલી બધી દુકાનો તમારી પાસે છે સાચો માર્ગ તમારી પાસે સાચો માર્ગ છે આપની પાસે સાચો માર્ગ છે તો કે તમે મને આત્મા ની ઓખાણ કરાઈ આનો આત્મા જે માગો આપવા ત્યા ખુલે ખુલ્લું જે માગાય આપવા ત્યા સાચો નઈ કઉર શું નહી દુઃખ થાય બિચાર આ તો વિચારકો ને કહ્યું મને દાદા સાચી દો વાર્ષિકતા સાથે ચિંતા ના થાય મોક્ષ આપીશ તમારી માગણી જોઈએ અમાર બસ માગણી છે રાખ્યું પૂરી કરી આટલી મોટી સભા માંગણી કરી પછી લખવાની શું જરૂર છે એમ કે છે કે આટલી મોટી સભા માંગણી કરી દાદા દાદા એ આપડે બધા વાત કરતા તે પેલા એમને કહ્યું કે એમને માગણી કરી અને પછી આવ્યા હોય અને આપડે એમને મારું બધું તૈયાર રાખ્યું હોય પછી લેવા આવે પુરુષ માં જેટલો આડો હોય એટલી સ્ત્રી આડી નાખાય બરોબર છે પણ તો એ આડે ને પુરુષ ખરે ને પુરુષ ત્યાંથી આમ સીધા માણસ છો પણ હું પુરુષ શું કરું સ્ત્રીઓને પછપાત કરતા જોકે સ્ત્રીઓ પુરુષ ના હતી આડે જતી ને તો કલ્યાણ હરિશ બહુ જબરજસ્ત આડા થઈ ગયો ને કપોળી <laughs> <laughs> આ આ અમીઆર પૂછીએ આપડે સાહેબ ને કોઈને રાત ના ભેદ બતાવવા સત્તા બાર થી આવેલા માટે દિલ્હી ના કોમિયા ક્યાંય ને દિલ્હી રાખે રાખવા પડે ગાયડી ગાય પચાસ રાત્રે ચાલ્યું તો ઘરના કપડા પહેરું છું મારી પોતાની કમાણીના કપડા જામનગર માં જઈને નહીં હોય નહીં પાકો માલ છે બોક્સ માંગી લીધો ન પડો થઈ જાય મારે હોય કોઈ ના દાદા રામી તો દાદા એ પછી જાય શાંતિ નાનપણ થી આઠ વર્ષ થી દાદા સાથે છે તો પછી દાદા ની કૃપા થી તો બધું થઈ જવાનું પછી ઓકરી જ લાવવાની છું અઠવાડિયું આવે છે બધા આવે સપના આવે તો ભણકાર થાય કિસને જોયું કે એનો ની વેરાતા ના બરાબર બધું જોયું કી શું જો કામ લાગે ને કામ લાગે ને એલબુતાયે દે ભૂલી જવું ના એલબુતાયે દે ફર્ગેટ કી ઇસને ફર્ગેટ દે ઇઝ વેરી બી હેલ્પિંગ ઓર ના વેલે ન દે રબે કર ના બરાબર ના આપડે બંધ કર્યું કરતા હતા વાત કરો કઈ આવેલું નથી કોઈ આવી વાત જ નવી જાત ની આ વાત છે ઇલેવન્થ વંડર ઓફ ધી વર્લ્ડ નહી જાત ની વાત છે ખુલાસા થાય દાદા જયંતભાઈ પૂછે છે કે પુરુષ કોને કેવાય અને એના ગુણધર્મ શું પુરુષ પુરુષ કોને કેવાય અને ભગવાન સ્વરૂપ થયું પુરુષ પુરુષ થયા પછી ભગવાન સ્વરૂપ એ પુરુષ પેલો પુરુષ થાય પુરુષોત્તમ સ્વરૂપ એ ભગવાન ફુલ્લ ભગવાન એટલે ભગવાન સ્વરૂપ જેવું હોય મહાપુરુષ પુરુષાર્થ હોય પુરુષાર્થ હોય તમારે મહાપુરુષો થઈ ગયા મહાપુરુષો થઈ ગયા એવું છે એ મહાપુરુષો નામ કહેવાનું એટલે આપડે પુરુષો જ કહેવાય છે ને પેલા મહાપુરુષ કહેવાય એ પુરુષ પુરુષ કોઈ દુનિયામાં પુરુષ હોય નહી પુરુષ ફક્ત જ્ઞાની પુરુષ ના હોય પુરુષ કઈ કહેવાય એટલું જ પુરુષાર્થ હોય એટલું જ પુરુષાર્થ જ નહી ને અમે તો દરેક મનુષ્ય દેખાય છે ને સ્ત્રી સ્ત્રી ના ગુણ પુરુષ ના ગુણ અન્ પુરુષ ના ગુણ તુણો ધારક હોય પુરુષ નો ઈચ્છા થાય છે એટલે પુરુષ થયેલો આ તો નામ નું કહીએ આપડે પુરુષ નો મહાપુરુષ મોટો પુરુષ એનું નામ વધારે પુરુષો ભગવાન સ્વરૂપ થાય પુરુષાર્થ ક્યારે હોય કે ત્યારે આ ભાઈ કર્મ કરતા નથી પછી કર્મ કરતા દેખાય છે ને એ કઈ કર્મ કરતા દેખાય છે આ પ્રકૃતિ કરે છે પુરુષ નહી બધું ખુલાસા તમામ ખુલાસા ભગવાન બેન પૂછે છે ભગવાન કેવા દેખાયા હતા તમને જાતનું ભાઈ એ રૂપ જ હોય ને એને શું કહ્યું જ્યોતિ અજવાળું એવું હોય કે આપણે જે રૂપા કરીએ એવી રૂપે દેખાય ભગવાન ની ક્યાં વાત થાય ને કોઈ ચીજ ના જોઈતી ને ભગવાન આ ભૌતિક ચીજે કોઈ જોઈતી ના એને ભગવાન કોઈ ચીજ જોઈતી ના ભાઈ જોઈએ છે એ બીજા પ્રશ્ન છે કે આ સંસારમાં મોટામાં મોટું સુખ કયું સમજદાર માણસ જંજારનગર જીવે મોટા મોટું સમજદાર માણસ સંપૂર્ણ રીતે સમજદાર માણસ હોય જીવન જીવે સમજદાર ભાઈ સમજદાર છતાં ઝંઝાળ રહી જઈએ તમારે ઝંઝાર છે કે નહી સપડાઈ રહ્યા એ છૂટવાય તો છૂટાય નઈ એવા ડાયવર્ટ લેવાય તો એ ના લેવા કોર્ટમાં ના લેવા છોકરા છોકરા ને તમે મારો તો હમો થઈ જાય છોકરા ને કલાક હોય પછી થાય એ છોકરા જ નહીં આવે છે બધી કરોડ પોતા હે ફસાય એના જે આપડે તમે માણસો જુઓ માણસો તમને સુખી દેખાય છે કે દુખી દેખાય છે કેટલીક વખતે દુખી દેખાય છે કેટલીક વખતે સુખી દેખાય કેટલીક વખતે દુખી દેખાય માણસો મોડા હોય પેલું દેલ તો હોય તો પેલું મોડા નીકળ્યો હોય કેવી રીતના મળે બેન પૂછે છે કે અંદરનું ખરું સુખ કેવી રીતે મળે ખરું સુખ અંદરનું કેવી રીતે મળે સાચું સુખ મળી છે બાકીને સાસુ સુખ મળી તે સાસુ સુખ મારે સાચું સુખ જોઈએ છે આપો મને તમે આપો એમ કે છે માર્કેટ નહીટ પાસે મજા આયી હવે મને ખૂબ મજા આયી સત બા કે છે તમને તમે કાયમ અહિયાં રહો તો કાયમ નું અમને સુખ થઈ જાય કાયમ સારું મજા આવે એ ઇન્ડિયા ભાઈ જ છે એવું તો વાત કરી ના જાઓ ઇન્ડિયા જાઓ નઈ આવો સાવું કે આપડે વાર કરી લેવા ફરી વાર કરી લેવા માટે વાર કરવા જ ના કરવા ત્રણ છ મહિના પાંચ છ મહિના રાખજો દાદા બધા પ્રશ્ન પૂછાય સંસારિક વ્યક્તિ સાચું સુખ મેળવવા શું કરવું છે હા આશા બેન પૂછે છે કે સંસારમાં રહી એને સાચું શું મેળવવા કેવી રીતે અહીં તો કૃપા જ હોય રીત રીત તો ગણિત માં કૃપા મેળવવા અમારે શું કરવું કરવાનું અહીંયા આવીને રાજીપ લેવાનું અમારે કઈ પૈસા ની જરૂર નથી આ વિનય નહી કરવો કૃપા મેળવવાનો રસ્તો તમે બતાવો તો અમે એ રસ્તે ચાલીએ જોયા ભારતી પૂજ્યો નઈ ભારતીય અક્રમ વિજ્ઞાન સમજાવો તો એટલે મળી શકે અમને કૃપા કેશુભાઈ પટેલ કેશુભાઈ અમદાવાદ કેશુભાઈ પટેલ અમદાવાદ ના છે એમનો પ્રશ્ન છે કેશુભાઈ કેશુભાઈ અમદાવાદ ના રેવા કરવા શું બધે અક્રમ વિજ્ઞાન એમણે આપતા વાણી ને બધું છે અક્રમ વિજ્ઞાન શું છે સમજવું છે સમજાવો ક્રમિક વિજ્ઞાન છે કેવું છે અને લિફ્ટ માર્ગ લિફ્ટ સારી પગથિયા પૂછે છે <laughs> <laughs> <laughs> સરસ છે બે હજાર પગારે બે નથી આ તો કોઈ પૂંછાય બધા કોઈક પૂછાય આખી દુનિયામાં સાત હજાર ગયા છે તારી કૃપા બધી છે બઉ જ સારા એકદમ સરસ નહિ ચિંતા દીધા હોય નહીં ધંધો તારું પેલા જથ્થાબંધ નું લાયસન્સ હતું પેલા હા બગવાઈ ગયેલો કઈ આવે એમાં ખરેખર શીલા છો મધર છોલા મધર નથી બરાબર વાઇફ છો વાઈ છો કે શીલા છો ભાભી વાઈફ છો ભાભી કોઈ ની ભાભી છું કોઈ ની વાઈફ છું કોઈ ની ભાભી છું કોઈ ની વાઈ કોણ નહીં શું છું એનું ભણ નથી લાવવા માટે આત્મા ભણ નથી જો ભણ હોય ને તો ચિંતા ના થાય જો એટલે ચિંતા ચિંતા ના થાય ચિંતા નથી ભગવાન ભગવાન બનાવે દુનિયા સુખી દુનિયા બના દુખી દુનિયા આપડે આરોપ માં ક્યાં ખોટું કીધે ઠંડુ થાય એટલે વરસાદ પડે પાણી ગરમ થાય વરાળ બને વરાળ ઉપર જાય વાતાવરણ ઠંડુ થાય એટલે વરસાદ પડે એમાં કઈ જરૂર નથી ને બહાર જઉં તો એમ કઉક પૂછે કે આ દુનિયા કોને ક્રિએટ કરી ભગવાન ક્રિએટ કરી એનું કહ્યું છું કે ક્રિએટિવોર થોટલેસ પીપલ ક્રિટ ઇઝ નોટ કરેંકર બહાર તો થોડે ભણ જ નહીં ખાવા પીવા માં ભણ છે લૂંટી લે ક્રિયાએ માટે ઠીક તો વાર્ષિક ખોરસ હોય શું ખોરમ કરો